દાદા ટંકો કેવો જગત અર્થ નહી કરી શકે સમજે છે એને સેન્સ ના સમજી શકશે શું કેવા માંગે છે સમજાય પણ બીજાને સમજાવી શકીએ ને એના માટે શબ્દ હતા ને એકાકાર થાય કરીએ તો જમેટું માથા ઉડી ગયા ઉકાળીએ તો એકાકાર થઈ જાય ને ઉકાળીએ તો પાણી ઉડી જાય તેલ આત્મા બે જુદું છે એવું શરીર માં છે બે વસ્તુ ક્યારે થઈ જાય થઈ જાય તો ગુણતરણ ઉડી જાય આત્માના ગુણતર ઉડી જાય અનાત્માને ઉડી જાય બરાબર એટલે પરમાત્મા જ રહે નઈ એકાકાર ક્યારે આત્મા છે દેવગતિ માં ગયો નરક ગતિ માં ગયો બધે ભટક ભટક કર્યો કાપ્યો માર્યો બાર્યો બધું કર્યું પણ તે આત્મા તેવું થયું છે શું શું ટંકો અને બે વસ્તુ ભેગી ગમે એટલી કરો તો એકાકાર ના થાય ભલે ના ના ના ના ના ના ના ના ના ના નાખે પણ જયારે આપડે એને કઈ અમે શુદ્ધ હોય તો કાઢી કાળી અલગ નાખે કાઢી એટલે ટંકોત્કી બધી વસ્તુ શું છે ટકો હા એટલે જ નીકળે નઈ તો કમ્પાઉન્ડ થઈ જાય નીકળે નઈ એકાકાર ક્યારે ના થાય અત્યારે તું બાર છું પ્રકાશ છું એ માન્યતા બધી છે બધું એકાકાર એવું લાગે છે પણ તે આત્મા બગડી ના જાય ને અનાથમાં એ ના શું થઇ જાય એ મને વાત રે જયારે જ્ઞાન જાય અંધારું ઉલજવું પડે સગારે ટગારે આપડે રાત ને અંધાર હોય છે સૂર્યનારાયણ આવતા પડે છે શું કરવું પડે છે રાતે તને સપનું આવ્યું કરોડો વર્ષ કરીને જાગુ તારે ગયું સપનું ઉડી ગયું હવે એ જે સપનું આવ્યું આ સાથે પેલું બંધ જાગ્યા તે પછી જાગ્રત થયા ઊંઘ માંથી સપના માં સપના માં જાગૃતિ છે સપના માંથી પછી જાગૃતિ વધે પછી આગળ તેથી આપડા સમજતા નથી બોલે ખરા સપનું છે પૈસા ખોવા લડવું જ નઈ બચારી બેન્ચો છે એમાં બોવાનું છે સપનું છે તો જ્ઞાની પુરુષ ને સપનું જ લાગે તારા સપના માલે છે અને કોઈ પાણી તો પાણી ભરતો હોય તો એ જાણે કે સપના માલે છે દરેક વસ્તુ ના ગુણધર્મ હોય ને સોના ના ગુણધર્મ હોય કાબા ના ગુણધર્મ છે ગુણધર્મ થી ઓળખાય ના ઓળખાય ઓળખાય આત્મા અને અનાત્મા ગુણધર્મ હોય છે તેમાં ગુણધર્મો ઘણા ખરા મળતા આવે છે આત્માના પણ અમુક ગુણો મળતા નથી આવતા વસ્તુ ચૈતન્ય ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન શું કયું જ્ઞાન હલો અંધારામાં થતો બેઠો અને તને તને શ્રીખંડ આપે લે પછાત આપી લે ને કોનમાં ગાળે અંધારમાં મરમ ગાળી દો ને મરમ ગાળ્યા પછી શ્રીખંડ પછી ત્યાં તને પૂછે કે તમે શું ખાધું તું પછાદ માં ત્યાં શ્રીખંડ શ્રીખંડ માં શું શું નાખેલું તું તમે જો જાણવાનો સ્વભાવ નિરંતર જાણ્યા કરવાનો સ્વભાવ એ આત્મા નો થશે એ બીજા જળમાં નથી જાણવાનો સ્વભાવ સમજાય છે ને આ ઢોકળામાં સ્વભાવ નથી અને લોકો કે છે કે આ બધું ભગવાન રૂપે છે ડાકોર છૂટ આવ્યો છે બધે ભગવાન રૂપે બધું બસ કરે મારી વચ્ચે ઘણા હોય તે દેખાય દુરબીન થી ના દેખાય એવા જીવો છે જ્ઞાન નો અપચો એટલે શું એના લક્ષણો હજીરા ઉપાયો એને અટકાવવાના ઉપાય લક્ષણો કોક ને થઇ જાયરણ થયું ક્યારે કે એક પક્ષ માં પડી જાય શું કહ્યું બધા પડે ને ફળદો ફરજીયાત છે શું છે ફરજીયાત છે ભાવ ચાલે જ નહી ઉપકાર શું બતાડવાનો કેટલાક મા બાપે એમ કે કેવી રીતે મેં ભણાય છે હું જોવાનું છું કેવી રીતે ફરજીયાત છે પણ એમને માટે ફરજીયાત પણ તારે તો ઉપકાર બોલાય નઈ પછી વ્યવહાર રીતે ઉપકાર દેખાય છે એટલે પટ્ટો નાખવો જોઈએ શું કરવું પડે મરજિયાત પટ્ટો આપવો કોઈ જાત પટ્ટો આપીએ બીજું કામ કર્યું લીધું કેવાય આપડે જે મોક્ષ આપવાની વાત કરી તો કે છે કે અમારે તો કે છે કે બુદ્ધિ અમારી એટલી બધી સમજણ ના પડે કે છે આપ સુખ ફોરે છે કે દુઃખ દુઃખ ગમતું નથી કોઈ હવે સુખ સુખ પણ કેવું સુખ જોયે છે આ મનુષ્યોને જે સુખ પછી દુઃખ ના આવે એવું કેવું કે થોડો દુખાવ ચાલશે એવું ન સનાતન સુખ કેવાય કેવું પછી દુઃખ જ ના આવે સના બઉ થઈ ગયું આપડે કોઈ ગાળે તો આપડે સુખ ના જતું રહે એવું જ્ઞાન જોઈએ આપડે જો ગજવું કાપે તો સુખ ના જતું રહે ખોટ આવે તો સુખ ના જતું રહે પાછું આવે ખરું પાછું આવતું જીવ બાળવા થી પાછું આવે ને એટલે એવું કઈ જ્ઞાન શીખો કે જીવ બાળવાનું જ ના હોય શું કયું પરમાનન્ટ સનાતન સુખ કેવું કે વાઇફ મરી ગઈ પછી આપડે ગમે એટલું માથું ભોડીએ તો પાકી આવે ખરી તો શું કરવું પડે રડે છે એ રડવાથી એના એને જે પલોક જતી પર્લોક માં બી જાય છે એમાં એને આના રડવાથી બઉ દુઃખ થાય છે તો હું તો આપડે જીવને દુઃખ કરીએ છીએ અને ઉપર થી આપણે ડોક્ટર ના બોલાવે પછી ડાક્ટર બોલાવે મારે ડાક્ટર ને બોલાવો ડાક્ટર ગઈ એટલે એવું કઈ જ્ઞાન જાણો કે જે આવી વિષાદ ઉત્પન્ન ના થાય આ વરીજ ઉત્પન્ન ના થાય દુઃખો ઉત્પન્ન ના થાય પરમાનંદ અને પરમાનંદ ઉત્પન્ન થયો નહી માણસ એકાદ અવતારમાં મોક્ષ નો જ અધિકારી થયો શું થયું એટલે પછી દેહ મુક્તિ મળી જાય પછી પછી દેહ ઉત્પન્ન થાય નહીં પરમાનંદ સ્વરૂપે મોક્ષ નહીક્ષ જ કેવા પેલો ન તો બાર વાર ની ચિંતા ઉપાધ્યો અહંકાર ગોળ પણ બધું અહંકાર ગોળ પણ કેવાય શું કેવાય અહંકાર ગોળ પણ ના કેવાયું કહે મારી રીતે ચાલતું છે દુનિયા બધા મને ડાક્ટર ડાક્ટર ડાક્ટર બધા ભેગા કર્યા હતા ને સંદાસ શક્તિ તમારામાં નથી સર મેં એમને ખબર પડી જયારે તમને અટકશે ત્યારે બીજા દાખલી સલાહ હેલ્પ લેવી પડશે હેલ્પ લેવા તમે શક્તિવાન છો જ નહીં કોઈ પણ હેલ્પ લેવી પડે બરોબર નો ખુલાસો થયો તમે આવજો ને આવે તમને તમને જે જરૂરિયાત છે એટલી જ આપીશું તમને વધારે પડતું નહીં થાય બોજો નહીં લાગે આવો ને ખોરાક સ્વર્ગ અને પશુ યોની પરમાનંદ પ્રાપ્ત થાય ભાનુભાઈ નો પ્રશ્ન છે કે સ્વર્ગ અને પશુ યોની માંથી પ્રાપ્ત થાય સ્વર્ગ પ્રાપ્ત થાય પરમાનંદ તો અહી મનુષ્યના અવતારમાં પરમાનંદ થાય અહીંયા લગ્ન માં જાવ ને તો આનંદ થાય છે મૂર્તિત આનંદ મૂર્તિત મોહ ના માર્યો છે આનંદ હોવો જોઈએ સમજ પડે કેટલાક લોકો ને સમાધિઓ થઈ ગઈ કે નીકળે સાઈ કલાક ઊતરે જય ધારા તેને કટાક્ષ તો નથી ના ઉડાય નથી તમને સત્તા મળે સત્તા સંસ્કાર ના આધારે બોલે છે સમજે શું નામ સાહેબ નું ગણપતભાઈ પંચીગઢ ગણપતભાઈ એટલે આ સત્તા એના આધારે મળેલી પણ જયારે તમને હરી કરે તમારો સ્વભાવે ના બગડે હાલી ઉડાડી હજી સુધી થયું નથી થતી બધા પૂન સારી બેસી પ્રાપ્ત થો કૃપા જ્નીઓની કૃપા એનું છે આ બધું અને આ ભાવ લઈએ તો એથી આગળ કેટલાય માણસો ઊંઠું બોલનાર હોય તો અમારે જો થતા રહીએ તો સ્લીપ ના થઈ થતા નહીં સ્લીપ થઈ જવાય સ્લીપ કરાવ ધંધો ખરો નહિ ધંધા માત્ર એવું હોય છે ના આ ધંધો વધારે વર્ષમાં બઉ અમારી કંપની અમારી કંપની એમ પટેલ કંપની હતી તે કાઢી લે સિમેન્ટ થઈ આ કાઢી લે પછી એક દાડો અમારા ભાગીદારી પૂછ્યું કેટલી રકમ છે આપડે તો બેંક માં ખાલી થવા આવ્યું પાંચ લાખ ની કરી આપણે એમને કહ્યું કે આ સિમેન્ટ ચોરી લેવો તો આ મકાન માંથી સિમેન્ટ ચોરી લઈએ કે મનુષ્ય માંથી બ્લડ ચૂસ્યા બરોબર શું છે બ્લડ ચૂસ્યા બરોબર હા મનુષ્યુસી લેવું ના તમે કહો એ પ્રમાણે આપણે આ કશું કરવાનું નહીં કહ્યું કારણ કે આવી ચોરીઓ કરવાથી આપડે ગેરકશું રહે નહી કઈ જાત નથી આપણે આપડે કઈ આપણે કઈ કોઈ પણ આ ચોરી જ કે ધંધામાં ચોરીઓ નહીં કરતા શું ના શોભે આપણને મન વચન કાય ચોરી શોભે નહિ આપણને ઓગણીસો એકાવન થી બંધ કરી દીધું ધંધામાં સારું ઉપાધી ન્યવહાર નાચવો પડે ઉતરવા જેવું નહીં અમાઉન્ટ ઉતરવા જેવું નહીં છુટકો થાય નહીં તો બિલ આપે નહી આઠ હજાર રૂપિયા ઘેર બે માગનારા હોય બે ગાળો પડે